આ વાંખે ચામડાની છે રિલેટિવ દેખાય રિલેટિવ વિનાશી હોય અને જોનારીએ વિનાશી ખબર પડે ને અને અવિનાશીની દ્રષ્ટિએ અવિનાશી દેખાય સમજ મળે ને રી રિયલ વ્યૂ એટલે આ બે જોવાનો અભ્યાસ શરૂ કરજો હવે તમે સમજ પડે ને આ પહેલો હેન્ડલ મારવો પડે નવું ઇન્જિન હોય ને પછી એને મેં સજ ચાલ્યા કરે એટલે જોવાનો અભ્યાસ કરજો આત્મવત સર્વ ભૂતે એ બળ્યા છે પણ લખ્યું છે પણ એ આપણને જોવામાં આવું જોઈએ ખરેખર હાકર ઘરી છે એવું બધું કે પૂછીએ તે સમજાવી ન શકે તો મોડામાં મુખ્ય ખબર પડે બોલ ને ત્યાં આપણા મોડા મુખ્ય એટલે હું પાંચ આજ્ઞા આપવા માગું છું તેમાં બે આજ્ઞા ફર્સ્ટ રિલેટિવ સેકન્ડ રિયલ વ્યુ પોઈન્ટ રિલેટીવિપણથી તો આ વાંચતી દેખાશે બધું ગાય ભેંસ બકરા બકરા બધું સ્ત્રી પુરુષો બધું બધા રિયલ વિ પણ એટલે કેટલીક કેટલીક જાતના પેકિંગ છે ગાયનું પેકિંગ બકરીનું પેકિંગ માણસનું પેકિંગ બધા દરિયામાં કેટલી જાતનું પેકિંગ અને માલ કેટલો એક જ જાતનો સુધાતું પેકિંગ કેટલી જાતનું છે ભગવાન પોતે શું કહે ને બે બે આગને પાડવાની તારે હવે ત્રીજી આગને આપું છું અત્યાર સુધી બધા કે છે હું કમાયો હું કમાયો બધા કે છે અરે ઉઠસો કરશો નહીં આપણે બેસી રહેજો આ પાંચ આજ્ઞા સમજ પાડું ત્યાં સુધી બધું બેસી રહેજો હું કમાયો હું કમાયો ગયા પણ દા લાખ કમાય તો હજી હું કમાયો બોલે અને ખોટ જાય ત્યારે પૂછીએ કે ભાઈ કેમ આમ ત્યાં ભગવાન બીઠા છે અવરું બોલે બોલો ના બોલે કમાયો ત્યારે પોતે ગરબા રસ્તો પોતે જાય ભગવાન દેવ નામ દેતો નથી અને ખોટ ગઈ ત્યારે ભગવાનનું નામ દે ના તો માય મારે સ્ટાર સા નોર્થ ફેર એ ભણેલા છે સારના શું કાં છે એટલે આપણી આડી પ્રજા છે આડું બોલે છે રાસ વગડ ને તેના દોસ્ત બે હશે ભગવાનની ઉપર આરોપ કરીએ કેટલો દોસ્ત ભાઈ એક મહાસ આરોપ કર્યો દેશ બે એટલે કોણ કરે છે સમજાવું આ તું તું કરી શકતો નથી પોતે કરે છે એમ કે છે ને એ જ ભ્રાંતિ છે કરે છે બીજી શક્તિ કોઈ કહે છે ભગવાન કહે છે તે ભ્રાંતિ છે શું ભગવાન આવું કરે નહી આ તો વ્યવસ્થિત નામની શક્તિ છે તે જગતને નિરંતર વ્યવસ્થિત જ રાખે ત્યારે ઇંગ્લિશમાં સાયન્ટિફિક સરકમસેન્સ આવીને કહું છું પણ એ શક્તિ વ્યવસ્થિત તરીકે કામ કરે છે કે સૂર્ય ચંદ્ર તારા બધું આ દુનિયામાં પહેલેથી જાય આ વ્યવસ્થિત જ રાખે કરે છે લોકો આ વ્યવસ્થિત કરે અને એ વ્યવસ્થિત કરી નાખે તમને અમદાવાદ ની મિલોમાં ભૂંગળો કાઢી કાઢે છે એ માણસ ભૂંગળી સાફ થઈ જાય ચાર દર વ્યવસ્થિત એ ભૂંગળા ને ધૂળી થી વ્યવસ્થિત ચોખ્ખું વ્યવસ્થિત વ્યવસ્થિત રાખે એટલે કંચન નું વ્યવસ્થિત ચલાવી છે કોનું કંચનનું બધું વ્યવસ્થિત ચલાવશે અને પહેલાં જ વ્યવસ્થિત ચલાવતું હતું પણ તે અહંકાર કર્યા વગર રહેતો હતો જાણતર હતું ને હવે વ્યવસ્થિત ચલાવતું વ્યવસ્થિતની પ્રેરણા આત્મા આત્મપ્રેરણા થશે વ્યવસ્થિતની અને તે પ્રમાણે કામ કર્યા કરશે અને તમે શુદ્ધાત્મા થઈ ગયા ત્યાં શરીરથી જુદા પડી ગયા જુદા પડી ગયા એટલે પાડોશી જેવા રહ્યા તમારે સંબંધ એટલે તમારો હું ઘણ આ તમારા રહેવાનું આત્માનો સ્વભાવ શું જ્ઞાનક સ્વભાવ નાયક એટલે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાણુ બીજા બધા બહુ ગુણો છે પણ આ જ્ઞાતા તો પરમાણુ રહે એટલે આપણે જોયા કરવાનું કે કંચન શું કર્યા કરે શું કરવું કંચનનું મન શું કર્યા કરે મન આપણે જોયા જયા રહી કંચનનું મન ખરાબ વિચાર કરતું હોય તો આપણે જોયા કરવાનું હારા વિચાર કરતું હોય તો આપણે કર્યા જોયા કરવાનું અને કંચન ડિપ્રેશન આવે તો આપણે હરીસ હોય છે ને મોટો હરીથો તો ત્યાં આગળ જઈને કંચન પછી આમ ખબર થાબડો કે હું હું અમે તમારે જોડે ગભરાશું ને કે કોઈ ખબર થાબનાર મળતું જ નથી ને દુનિયામાં કોઈ ખબર થાબડનાર મળે તો ભગવાન ખબર થાંભળે એટલે પછી કંચન ફક્કડ થઈ જાય તો આ કરશો ને એટલે તમને તરત જ તમારે ગમે એટલી ઉદાસીનતા એ ડિપ્રેશન આવી ઉડી જશે કાંઈ કંચાન ગભરાશો નહીં હમ છીએ તમારી સાથે આમ ખો ઠોક્યો દા દિશામાં હોય આ ઠોકનારા આપડે પણ આપનારી તો ભગવાન સુદ્ધાત્મા ગભરાશો નહીં એટલે પછી ડિપ્રેશન ઉડી જાય તો મેં તો કોઈ આશ્વાસન આપે ખબર ઠોકે નહીં બાપ પણ એને ગે તેને કે ભાઈ મારે તો બે લાખ બે લાખ ડોલરની ખોટ ગઈ છે તમારે થોડા ઘણા લાખ લાખ ડોલર જેટલું કરો સાહેબ તમે ના કહેતો તો અક્કલ વગેરે ત્યાં ધંધો ઉધો કર્યો તો ને એટલે ઉડતું આપણે ડોલર લેવા જઈએ ગાળો ખેંચ પાછા આવીએ એના મેરી બી ને તેરી બી કરીને બે રી સારું છે એમ તને ના ઠું કહે આ દુનિયા વ્યવહાર જ માને છે તો મોટા મોટો પાર્ટનર બૈરી તો બૈરીને આપણે કહીએ એમ આ બે લાખ ડોલર કોટ ગઈ છે શું કરીશું કારણ કે તમારા વેતા પહેલેથી જ નહોતા મેં અંદર વેતા કંઈક ફાળવું છું મારા ડિપ્રેશનનો પાર નથી અને મારા વેતા શું કહ્યું તરફ ને એટલે કોઈ આ સતવારો ના આપે એ ભગવાન સથવારો આપશે શું કહ્યું અને હું તમે કહું છું એટલું જ કે મારા અનુભવ જે અનુભવ સીડી પર ચાલો છું એ સીડી તમને બતાવી દઉં છું સમજવા ને મારી પાસે કંઈ રાખ્યા સિવાય બધું બતાવી દઉં પછી તમને કરતો હોવું જોઈએ મારા સ્ટેજ પર જ બેઠું પણ મારું સ્ટેજમાં હું ચોખ્ખું કરીને આવ્યો છું ને તમારે ચોખ્ખું કરવાનું છે તો વધુ એટલે આ વ્યવસ્થિત નામે શક્તિ ચલાવે છે વ્યવસ્થિત એટલે શું એ તમને સમજાવવું આ કાથનો પ્યારો હોય ખતેર તો હું જતો હોય અને મારા હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો છતાં પડી ગયો પ્રયત્ન કરવા છતાંય પડી ગયો ભાગી ગયો તો લોકો મને શું કે દાદા તમે ભાગ્યો નહીં બીજું કોઈ હતું એવું કે ને તમારે કબરું કરવું પડે દુનિયા દેખે એ કબું કરવું જ પડે ને આપણને તો આપણે કબરું કર્યું બરાબર છે વાત સાચી બાકી ખરી રીતે કોણ ભાગે છે ત્યાં કે વ્યવસ્થિત નામની શક્તિ ભાગત ને ચાલો આપણે ભાગવાનો હતો એટલે આપણે ત્યાં એ પ્રયત્ન કર્યો જતા ખરી રીતે ભાગે જ કોણ તમે વ્યવસ્થિત નામની શક્તિ નોકર ચા લઈને આવે છે તો કોઈ દાળ તોડતો નથી અને એક દળ આપણે બેઠા હતા અને દસ કપ પડી ગયા અને ફૂટી ગયા એટલે આપણે મને એમ જાય નોકરે તોડ્યા આપણા લોકો નિમિત્તને બચવા ભરે છે કોને ભરે છે કોણ ખરે ગુનેગાર છે જોતા આ વાઘ વાઘ વાઘનો સ્વભાવ કેવો હોય કે ઘોરી મારનારને ગોળીને ગોળીનો હોમો ના થાય ગોળી કંઈથી આવે છે એ જુએ શું કહ્યું નિમિત્તને બચવા ના ભરે કૂતરા કૂતરા બધા નિમિત્તને બચવા ભરે એવા માણસે નિમિત્તને બચવા પડે ખબર જોઈ ને એટલે આપણે આ નિમિત્તને બચવા ન ભરીએ આ વ્યવસ્થિત તોડ્યા નોકરી પાછી એટલે આ વ્યવસ્થિત શા માટે તોડે છે એનું કારણ તમને સંભાવું કે આપણા લોકોને એક ડઝન કપ્રકા આપ્યા હોય તો હાથ પેઢી ઉધી જ ચલાવી વાત ચલાવે ના ચલાવે હે તો પેલા પ્યાલાના કારખાનાવાળાનું શું થાય પ્યાલાવાળાનું થાય વેપારીઓનું શું થાય એના એક્સપર્ટોનું શાય દુકાનદારોનું શું થાય ઇન્કમટેક્સવાળાનું શું થાય બધાને ચાલે ને અને આ વ્યવસ્થિત બધાનું ચલાવવાનું જીવ માત્ર એટલે તોડફાડી કરે હું ફરિયાદ જોડો જ ના લાવું ને મીઠ ઘૂંઘ મૂંગળા બન ને એ એ તોડફાડી વ્યવસ્થિત કરે છે અને સપ્લાય એકર જ પાછું એટલે તમારે એમ વરી જ નહીં કરવાની સપ્લાય એકર શું એટલે આપણે નોકરને કહેવાનું કે ભાઈ ધંધા નથી ને કહે એવું કહેવાનું શું પડી જાય એટલે અને પછી પાછું એવું કહેવાનું વ્યવસ્થિત એવું નહીં કહેવાનું મેં તો બીજા એનો ફેંકીને પછી વ્યવસ્થિત એવું કહે એટલે આપણે એને કહેવાનું ત્યાં આવું હુડ હુર જેવો તારી નહીં ધીમે ધીમે આશ્ચર્ય ઇન્ચાર્જ હા હવે આવું ના કરીશ તો પછી કાઢી મેળવો પડે અમારે તને આમ તો જરાક વાત તો કરવી દે ચીલાવું નહીં જરાય બધા હોય તો તપાસ કે પાટો બાંધવો તું તમે એનો શું બિચારા વ્યવસ્થિત એ તો નિમિત્ત બની ગયો બિચારો સમજાય છે તમે આ એક દાખલો તમે વ્યવસ્થિત સમજાયો બીજો દાખલો આપું છું બેંકમાં ગયા અને એક ગજામાં બે હજાર પડ્યા બસો પડ્યા છે એ બીજા બે લીધા તો જુદા જુદા ગજામાં મૂક્યા એકમાં બસો છે ને બીજામાં બે મૂક્યા અને પછી આવતા જ રસ્તામાં પાછા રસ્તામાં બોર્ડ વાર છે બેવ એટલે આપણે જો કહેવું કે કંચર લપતો ખરાબ છે માટે ગજુ આવી શું કહેવું આપણે ચેતનતા વધારે હોય ને એના ચેતનતા મૂકેલી ચેતનતા છે ને આપણે મૂળ ચેતન છે શું છે એવું એટલે આપણે એમને સંભાળવું યાદ કરવું કે ધીરે ધીરે ગજુ ડાબી રાખજો એટલે ડાબી રાખે પણ પહેલી જમાત કંઈ કાચી નથી હોતી વાટેલા મરતા રાખે છે તો નાખે અને હાથ છૂટી જાય કાપી જાય વ્યવસ્થિત થઈ ઊંઘું રહેવું શું કરું કોણે કાપે એમ નહીં આ વ્યવસ્થિત આપણો પહેલોનો હિસાબ હશે ને વ્યવસ્થિત રહે ગજુ કપાઈ લેવડાયું આ પહોંચાડત જણ બેઠા તને પહોંચ્યા જણને કોઈ ના ખબર આપણે ભાઈ નંબર ક્યાંથી લાગ્યો ખબર છે ને એટલે આપણે પકડાયા જ આ જ વ્યવસ્થિતના ઝાડમાં પકડી ગયા જ ચેલો પકડા ત્યારે ગુનેખાર છે ત્યાં ગઈ ગયો કાપી ગયો લઈ ગયો એ તો ત્યારે જલેબીઓ ખાતો હશે ને ઘોડાગાડીઓમાં ફરતો હશે ને ફરતો હશે એ જયારે પકડાશે ત્યારે એ આપણે પકડાયા એટલે પછી ત્યાં આગળ લોકો પૂછે ચલો નાઠો શું લઈ ગયો શું લઈ ગયો સાહેબ આપણે ગજુ દેખાડું ભાઈ આ ગજામાં બસો હતા તે એમને જ છે ને આ ગજામાં કશું નહોતું જો ને આ ગજું તમે કશું નથી તાર લોકો સારું થયું તમે અને આપણે કહે બે હજાર કહે આપી દેક જેમ આશ્વાસન આપે એ લોકો ઉડતા કે તમને તાર મૂર્ખ છો જાણતા નથી ખરાબ છે ત્યાં આમતો આવું લોકો હેરાન કરી નાખે લોકોને કશું કહેવાની જરૂર નથી આપણને દુઃખ થયું નથી કોઈ કહેવાની જરૂર નથી ફાયદો કશો એ નહીં હમતા કોઈ દુઃખ લે ને ઉડતા ઉપરથી હેરાન કરી નાખે ખબર હશે ને અને કોઈક હોય એવો એવો કરોણા વાળો કોપ હોય મિત્ર તો એમ પૂછે ના તમને જે થયું હોય પણ આ બે હજાર બીજા કોઈ તારી કોપ મળે આ કાળમાં શ્રણ મરે તમે કોને આપવા જાવ છો કોને તમને કોણ આપવા આવે એટલે આ બે હજારનું શું થયું આ સમજી ગયા ને હવે એ ગેટ જોવા મળ્યા રસ્તામાં પોલીસ ગયા હતા એટલે વ્યવહારથી આપણે ગેટમાં નોંધાવવું પડે ખોટું દેખાય વ્યવહારને કરવો શું કહ્યું જૂઠો વ્યવહાર છે પણ કરવો તો જોઈએ તે આપણે કહેવાનું ભાઈ ગજરૂ કપાયું જ છે અને બે હજાર કેસ ન દેખાય છે કેસ નોંધાઈને આગળ જઈએ તો ઘેર જતા હાડા અઠવાઈ ગયા હવે ના તારા આપણું મનમાં કચકેટ કરવા માંડ્યું હવે એના બાપનું હવે શું ખાધું છે પણ હવે એ છે તમે તો વ્યવસ્થિત વ્યવસ્થિત પણ એ ખાઈને ના બે માર માર કર્યા કિરાત એટલે ઊંઘવા ના દે સમજ ને એટલે આપણે સમજી જવાનું ગયા ઊંઘવા નહીં બે કિરાત ફાયદો કયો થવાનો નથી એટલે આપણે ઘરમાં આવીને કેવાનું ગા ખૂબ દૂધ નાખી અને સત્યના પ્રસાદ જેવો શીરો બનાવો અને જરા રાયતું બનાવો જરા ભજીયા બનાવો એ બધું બનાવો પછી હારું કંચરે જમાડી ખૂબ જમાડીને કોઈ જવાનું તે હા ઉતા અને મન તો ચૂપ જ થઈ જાય આખી રાત ઘસઘસાત ઊંઘાવે શું જોડે આ ગજુ કપાઈ તો આગળ બોલવાનું આ જગતના લોકો શું કરે છે અજ્ઞાનતામાં ગજુ કપાઈએ તો લમણે લખેલું દુઃખ લમણે લખેલો છે એ તો ગયું અને ઉપરથી બીજા નવા દુઃખ ઊભા કરે છે કકડાટ કરે છે ક્લેશ કરે છે અને એ નવા દુઃખનો વધે નહીં એ નવા દુઃખમાંથી જ બીજ પડે છે આવતા ભાવનું પાપનું કર્મ એટલે આપણે ક્ષમતા રાખવાની વ્યવસ્થિત કાપી માં શું છે સમજાય ને અને આપણો હિસાબ કોઈનો દોષ કાર્ય તો હોય ને એટલે આપણે લમણે લખેલું દુઃખ હિસાબ ચૂકતા થઈ ગયો બીજી ખોટ ના થાય આપણે હા જ્ઞાન જ્ઞાની તમે કહેવો અને જ્ઞાની બે ખોટું રાખાય એક જ ખોટ જે આ તો છોકરો એકને એક મરી ગયો નહીં તો છોકરો તો ખોટ ગયો ને ઉપરથી મોટું પડે તે જુદું મોટું ભોડે ના ભોડે એટલે આપણે રાતે જમીન સુઈ ગયા એટલે આશીર્વાદ ઊંઘી ગયા હવા માં ઉઠ્યા પોલીસ વાળાને કહ્યું શું છે ટકા તમે પેલો કેસ નોંધાયો તો પકડી ગયો તે અને આખી રાત દારૂ પી અને રમી રમ્યો છે પૈસા પાણી કહી નાખ્યું આપણે કહ્યું ભાઈ કંઈ વધ્યું છે વાત દેખાડો ટકા આઠસો ને સાડી પચીસ રૂપિયા વધ્યા જ કહે છે તો કે ને સાડી રૂપિયા છે આપણે ગજા મૂકી દેવાના સાડી પચ્ચી જે છૂટા છે એમાંથી પંદર પોલીસ ફાયાને કહી તમે ચા પાણી કરી દો અને હાડા દહે પેલો પેલાની મારીને આઠવાના લઈ લીધા છે તો મારી સ્થિતિ શિકાર ના મળે શું ખાવા બિચારો એટલે તું એ હાળા લઈ જાય ગણ ને એટલે આમ કદી આઠસો નહીં મૂકી ગજામાં અને અંદર જઈને તો આપણામાં બે બેંક ખાતે જમે કરવાના બારસો વ્યવસ્થિતને ખાતે ઉધાર કરવાનો અને આઠસો તો મેં મૂકી દીધા તી થઈ ગયો નહીં સાહેબ તો આપણો ચોખ્ખો થઈ ગયો ફરી પાછું વ્યવસ્થિત ગમે હજાર રૂપિયાનું રોકાણ હશે નઈ તે પચી પચીસ હજાર આવે એવું હોય ફ્રી હાઈન ઉભા રહેશે તમારે ચિંતા બધું વ્યવસ્થિત કરાશે તમારે જોયા કરવાનું કંચરનું ગાડું કેમ ચાલે પડી જ કેટલા તાઇન પૂરા થઈ ગયા આ તાઇન આજ્ઞાપણ ટાઈમ કઈ હરકત આખી દુનિયાની હવા ચારા બધા બધા જો ઋણાનુબંધ છે કે કઈ લેવા દેવા નથી લોકોને હાથે લેવા દેવા કેટલાક જન જોઈ કેમ છે કે લાવ સિગરેટ કેનારો તે લેવા દેવા કેમ છો આવજો એમ કેનારો લેવા દેવા આપણા જોઈને બે લેવા દેવાડી ને બધી દહી થાય આપણે સમજવા હવાચારાબંધમાં વી હજાર જોડે આપણે ચોપડા બાકી તો આપણા લોકોનું નામ છે તે એટલા વીસ હજાર માટે હવા ચારાબંધ જોડે આપણે ટકવું પડે એટલે આને જોડે આ ચોપડા ચોખ્ખા કહી નાખીએ તો નિવેડવા આવી જાય સમજ પડે એટલે આ બધાને આપણે શું નામ આપીશું આ ઋણાનુબંધ વાળાને ઋણાનુબંધ શબ્દ મોટો પડે અને સમજણ ના પડે લોકોને એટલે ફાઇલ નામ આપવાનું એફઆઈઆર ફાઇલ ફાઇલ હા સૌથી પહેલી ફાઇલ તો તું તો અત્યાર સુધી કંચન હતો અને હવે તો સુધાર્થમાં થઈ ગયો કંચન એ નંબરની ફાઇલ તારી ફાઇલ નંબર વન હિસાબ છે ને છે ને આ ફાઇલ નંબર વન લાઈફ ફાઇલ નંબર ટુ લાઈફને ફાઇલ નંબર એ એ અને ટુ નંબરની ટુ અને છોકરા થ્રી ફોર ફાઇવ સિક્સ મા બા બધા ફાઇલો મનમાં સમજી જવાની કે આ ગઈ કોઈ પડે હવે આ ફાઇલો જોડે સંભાવે નિકાલ કરવો એ અમારી આજ્ઞા છે આ બધાને ફાઇલો સમજવાની દાવી પછી અધારત પણ એની જોડે સંભાવે નિકાલ કરવાનો બીજું શું કરવાનું અત્યારે તો એ ઉગ્ર થાય ને આપણે ઉગ્ર થતા હતા એ થતા એકદમ એકદમ આપણી પર આસક્તિ કરે તો આપણે આશક્તિ કરે એવું નહીં સંભાવે જે આશક્તિ રહી રાગદેશ નહીં સમજ ને સંભાવે નિકાલ કરવાનો અરે આપણે સંભાવે નિકાલ કરવો એટલો શબ્દ જ તમારે મનમાં રાખવાનો બોલવાનો બાકી સયાજ્ઞા થાય એ તમારે જુવાન ને થયોગ ના થયો અમારે જુવાન સમજે ને આજ્ઞા પાડવા માટે બંધાયેલા બીજા માટે એટલે ભાઈરોનો સમભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા સમજાવી પડે પડી સમજે ને ભાઈરોનો નિકાલ કરવો એ ચોથી આજ્ઞા હવે એનો દાખલો આપવો કે તમારે ઓફિસમાં જવું છે ઓફિસમાં જવું છે તે તમે સાઈફને કહ્યું કે ભાઈ મારું જમવાનું મૂકી દો ત્યારે પાંચ મિનિટમાં આવો પછી પાંચ મિનિટ થાય એટલે આપણે ગયા એ આપણે કહીએ ના ગયા હતા આપણે જોઈએ કે કઢી ઉતારતા હતા નહીં તો જરા ફાણસી ખીસી ગઈ કઢી ઊંધી થઈ ગઈ તપેલી એટલે આપણે શું કહેવાનું કે કયા જ્ઞાને કર્યું આ આમાં કયું જ્ઞાન કામ લાગે આપણું શું કર્થિત ઊંધી કરી કોણ ઊંધી કરી એટલે લાઈફ નથી કે ભાઈ નંબર ટુ ને કંઈ તમે નથી ને એટલે એમ લાગે છે આ ધણી બહુ થઈ ગયા દયા થઈ ગયા ડબડા બરાબર એટલે એને ખુશ થઈ જશે બિચારા એટલે વ્યવસ્થિત કે સમજી જવાનું આ વ્યવસ્થિત ઊંધી કરી હવે આપણે જમવું છે તેનું શું કરવાનું ત્યાં કંઈ ફાઇલ નંબર ટુ જોડે સંભાળવા નિકાલ કરવાનો ફાઇલ નંબર જોડે શું કરવાનું સંભાળવા નિકાલ કરવાનો ત્યાં આમ કર્યું ને આમ કર્યું ખાવા મોડું કર્યું એવું તેવું કશું નહીં આપણે કંઈ ભાખરી છે તૈયાર અને આ થોડું મૂકી લેવું એટલે સંભાળવા નિકાલ કરી થાય કે ના થાય કે ના થાય એટલે આ ચોથા પગારની આજ્ઞા હવે બીજો દાખલો આપવો એમાં ચોથા પગની આજ્ઞા આખરી બીજો આજ્ઞા આપું બીજો દાખલો આપું એક રૂમમાં બેઠા છે શુદ્ધાત્મા ધ્યાન કરવા માટે અને બાયણા ઉપર આમ આમ થાય તો આપણે આપણું જ્ઞાનથી શું સમજીએ અંદર આપણા જ્ઞાનથી કોણ કરે છે એવું સમજાય આપણને કોઈ આવ્યું છે કે તમને જ્ઞાન આપ્યું તેના આધારે શું કેશો કોઈ ફાઈલ આવી કે શું કે કોઈ ફાઇલ આવી આપણે અંદર બેઠા બેઠા સમજી જવાનું કોઈ ફાઇલ આવી આપણે ફાઇલ નંબરની ખબર પડે કે હો ફાઇલ નંબર ફિફ્ટી આ આપડી ધોળે દુકાનો હોય સલિયાની સુલેબાન ની અંદર એનાજ કરી પચાસ નંબરની ફાઇલ ખરી દોડેવાળો એટલે સુલેબાન શું તમે આયા સાહેબ સાઈડ કોથડા ખોરના આપ્યા છે તમારે મહેતાજી રૂપિયા લખી આવતા મેહતાજીને કંઈ કેમ નથી હાલતા તમે કંઈ રૂપિયા ભાવ લખી લે વધારે